પણ દા હજુ સાચા અર્થમાં ના તમે અહંકાર કહે તો ખબર પડે પણ સાચું ખરેખર અહમ અને ગોહાળું દેખાય અહંકાર કહેવાય વ્યવહારિકતા ના દેખાય આ બધા લોકો વ્યવહારિક કાલમાં કરે છે તેમાં કોઈ ખોટું કહે ગાળું કેવાતું નથી પણ જેને ગોહાળુ કેવામાં આવે તેને અહંકાર કેવા માં આવે ખબર ની વાત ક્યાં પડે ભાન જ ના હોય હું શું ગાડું કરી રહ્યો છું શું બોલી રહ્યો છે ભાર જ ના હોય તાર અહંકાર એવો નહી બધો ગાડો અહંકાર કે છે દાદા આપણે જે કહીએ સારું કામ કર્યું અને પાછા જ જીતી નાતે નિરાતે ઊંઘ ઊંઘ આવે એનાથી આની કઈ કેવા જવાનું કે આજે ગમે છે ક્લેશ નથી બિલકુલ નઈ તમને ગમે ને થોડો તમે ગોસ્વામી ગમે બધું ગોસ્વામી ગમે શું વાત કર પેલા આવતા તા એમ તને હું આવે સુરગર માં પુરવાનું ના ના બીજું બીજા વિચાર આવેથી અમે ફરીયા છે ને બેનો સંબંધ વાસ્તવિક દર્શન સામા યથાર્થ દર્શન સામા કાળો કાતે કા ટાઈમ કાઇમ ટાઈમ કાળ એટલે સમય ભૂતકાળ એમ અર્થમાં ભૂત ભવિષ્ય સાપેક્ષતા અને કાળેક્ષતા નિરપેક્ષ થતો જ નથી બરોબર નિરપેક્ષ વસ્તુ ને સાપેક્ષ ને બધું આ બધું સાપેક્ષ ને બધું આ બધું લાગે છે સાપેક્ષ માં હવે સાપેક્ષ તો નો ભૂતકાળ જ છે સાપેક્ષ માં ભૂતકાળ જ છે એ ભૂતકાળ એ બધું ભૂતકાળ કોક છે કોઈ પણ સાપેક્ષ ને લાગુ થાય છે બધું નિર્પેક્ષ તો કશું લાગુ ના થાય નિરપેક્ષ ભગવાન નિર્પેક્ષ છે તેથી આપડે બોલીએ છીએ ને કે દાદા ના ભક્તો ને કારકર્મ ને માયા અડે નહિ કેવું કાળક ને માયા નડે નહી અડે નહી ભક્ત ભક્ત આપણે ભક્ત બોલતા મહાત્મા બોલે છે મહાત્મા બોલે છે મહાત્મા બોલે છે માયા નડે નઈ જો આ જ્ઞાન માં પાંચ આ જ્ઞાનમાં સાપેક્ષ માપેક્ષ મામિકતા આપણે પ્રાપ્ત કરવા માટે કાર્ય જો અવલંબન લઈએ મળે ખરો શું તમે કહેવા મા મોક્ષ મેળવવા માટે જે સ્પેક્ષ છે જે કાળથી બંધાયેલો છે તેનું અવલંબન લઈએ તો આપડે મોક્ષ પામી ખરા એ જરૂરત નહી ને એ જરૂરત નહી ને આપણે કાર થી બંદર કાર આવશે આપડે તો આપડું આપડું આપડે બરોબર છે કારનો અવલંબન લઈએ અવલંબન લેવાનો જ નહીં ને લેવાનો લઈએ તો પોચાય ખરું એમ લઈએ જ નઈ ને પણ લે તો એનુભૂલશે કારની જરૂર જ છે અવલંબન લઈને અને એવો કોઈ કાર સ્થિરકાર હોતો જ નથી કે જેનો અવલંબન લે सरग तो का मारण बंधायु तो स्थिर का सरगती वस्तु ने पकड़ी राख मागे ना तो कार, कार तो, तो उपाधि कार्ड निरंतर सरगत सापेक है सापेक्ष हो नही सरगता काल એક વિભાવક જે ઉભો થયો કે આ વસ્તુ સરકતા કાળમાં અમુક વસ્તુ હોવી જોઈએ અમુક સરકે છે હું પણ અગર અહંકાર પણ કહીએ અગર મરપ પણ કહીએ પણ કાળ તો સરક તો એટલે જોડે લેબ જ ના થાય ના થાય ત્રણ દાણા પહેલો આપણે વર્તમાન બોલીએ તો અદભૂત થઈ ગયો હોય અપાર છે પણ કાયદેસર છે કેવું છે કારણ કે આત્માનો સ્વભાવ ઉર્ધગમન છે વારો સિદ્ધ ગતિ પણ ગમન વાળો સ્વભાવગમન જે છે તેમાં ઢકલું ઢકેલી કરીને પાછું આમનું ગમન થાય છે ને તમે જે આ બોલો છો તે બરોબર છે નિષ્પેક્ષ રીતે જોયો તમે જે વાક્યો બોલ્યા તે નિરપેક્ષ રીતે સાપેક્ષ ના વ્યવસ્થિત દર્શન છે આત્મા નો સ્વભાવ તેથી આપડે કહીએ ને કર્મ કર્મથી મુક્તિ લઈ લો ભૂતગલ નીચે ખેંચ્યા કરે અને આ ઉપર ખેંચ્યા કરે એટલે શુદ્ધાત્મા પ્રાપ્ત થઈ જાય એટલે પછી ભૂતગલ ખેંચતી ઓછી થઈ જાય ત્યાં સુધી ટાઈમ બાઈમ બધું નડવાનું કર્મ છે અને માન્યતા બિલીપ એનો સંબંધ શું છે કારણ કે એક એક વખત માન્યતા તૂટે છે કોઈ ખોટી બિલીપ તૂટી ગઈ શું તે ઘડી એકદમ અળવાસ અનુભવાય છે તે કર્મથી નિવૃત્ત થયો તે ઘડીએ બિલીપથી નિવૃત નિવૃત પણ અનુભવે છે ના એ જ કર્મ બદલાય ને એ સાતાવેદ કર્મ બાજુ એ સાઈડ માં આગળ લઈ જાય છે હવે પછી એટલા કર્મ એનો ઓછો કે કર્મ તો જોડે જોડે હોય છે કર્મ વર્ગીઓ છે આ માન્યતા બદલાય કર્મ તો એ તો છુટા થવા જ મળ્યા છે માન્યતા ના બદલાય લાભ ના આવતા જાય માન્યતા બદલાય લાભ આપે રોંગ બિલીફો છે બધી રોંગ બિલીફો છે કશું જ પોતે પરમાત્મા થઈને જોશા જોયું હવે રોંગ બિલીફ ની પાછી રાઈટ બિલીફ બેસાડીએ તો રાઈટ બિલીફ નો લાભ મળે ને હા પણ બિલીફ તો ખરી ને રાઇટ બિલીફ છે રાઈટ બિલીફ કોઈ જ હા પણ રોંગ બિલીફ ને રોંગ બિલીફ ને એને છેદ કરવા માટે રાઇટ બિલીફ છે શું છેદ કરવા માટે તો છેદ થાય નહી રાઈટ બિલીફ રોંગને છેદ કરે ત્યાર પછી રાઈટ બિલીફ પોતાની મેદસે છેદ થઈ જાય છે એટલે પછી છેદ કરવા ગોઠવેલું છે બધું થાય છે રાઈટ બિલીફ ખુદસે જ એ થઈ જાય છે શું થાય છે એવું છે ને નહિ તો વધતું વધતું પાર જ ના આવે મારા તુલસી તુલસી ઉછેરી જંગલ માં જઈને તે ઉંધા કાપી ગયા ખાઈ તુલસી છે ઉંધાળા માટે બિલાડી પાડો એ બિલાડી પાડી જ એવું નથી આ સમય દર્શન છે ને રાઈટ બિલીફ તે પોતે જ વગાઈ જાય છે સત્તાધારી છે રાઈટ બિલીફ કેવી સત્તાધારી રાંગ બિલીફ પર સત્તા છે दादा हाँ पारे घड़ी भेद, भे, आ, आ, भेद करे त्याय अज्ञा हो पे भेद कर प्रज्ञा उ पारे घड़ी पेल भेद ज्ञान अंदर क्या करे प्रज्ञा उ प्रज्ञा लाइट है आ ज्ञाने लाइट भेद ज्ञान तो लाइट तो बेने जुदू पड़वा पूरतु लाइट है પ્રજ્ઞાની હસ્તી રહેવાની ત્યાં સુધી અજ્ઞા છે ત્યાં સુધી પ્રજ્ઞા રહેવાની ના અજ્ઞાત થાય તો પ્રજ્ઞા આવે ના પણ પ્રજ્ઞાનું કામ શું કે અજ્ઞાને આત્માને જુદો રાખવો પ્રજ્ઞાનું કામ મોક્ષે રહી જવું અને અજ્ઞાનું કામ સંસારમાંથી ખસવા બહાર ના જવાનું એનો ટાર્ગેટ તો અજ્ઞા છે પ્રજ્ઞાને પ્રજ્ઞા અજ્ઞાને બેસવા ના એ જ એનું કામ ને ના અજ્ઞાન ને પેસવા દેવાની વાત જ નહીં અજ્ઞાન તો પેસવા જ ના દે પણ જોડે જોડે મોક્ષે રહી જવાનું કામ એનું અજ્ઞાન ઉભું થાય તો દબાવીને એને સમજણપાવીને મોક્ષ ભણી લઇ જાય અને આજ્ઞા નું કામ શું કે થોડી ઘણું લાઈટ ઉભું થયું અંધારું કરતા લઈ જાય પ્રજ્ઞામાં વિકલ્પનો ભાગ ખરો થોડો થોડો ઘણો વિકલ્પનો ભાગ ખરો વિકલ્પ વિકલ્પ ભાગ ખરો એમ વિકલ્પ વિકલ્પ લાગે વગેરે નહીં ક્યાં વિકલ્પ બધો આજ્ઞા આમાં વિકલ્પ વિકલ્પ શું હોય ને નિર્વિકલ્પ છે જેમાં અરિયંત્રી સિદ્ધ ના કહેવાય વગર ના સિદ્ધ પુરુષ આપણને શું ઉપયોગમાં આવે વગર ના સિદ્ધ પુરુષ થઈ ગયા હોય તે આપણને શું ઉપયોગ આવે આપડે લક્ષ લેહે ને એટલું